પ્રયત્ન કરે છે રસ્તા થઈ ને બોલે થવાનું કરવા કોઈ બીજું તૈયાર જ નથી ચા પાણી છે સાહેબ ચા નાસ્તાની વાત કરો કરો રાત થી આપડે આ ખરું છે ખોટું એ પછી પણ માર્ગદર્શન અનંતરતાથી જે કયું છે તે ફરી કરવા જતું નથી કર્યું છે ફાળવાનું આ મે અનંતરતાથી કર્યું છે એમાં તૃપ્તિ પણ સંતોષે બઉ સારી રીતે ના થયો બોલાવે ભરત ની ના આવે એ ત્રપી તો જ્ઞાન વગર વધે નહીં બોલાવે સંતોષ છે રાત થી કઈ ગયો દોષ માં ખસે આવે સંકેત ના થાય ખરાબર ખબર નથી આપડી પાસે શું છે તે ખબર નથી જયંતિલાલ છું નિત્યા છે હું જયંતિલાલ છું નિત્યા છે જયસીલાલ છે તમારું નામ છે બધા તમે હું જયંતિલાલ છું નામ એક જુદો હોય નામથી આપડે નાની કહેવાય શું કેવાય ના જયુભાઈ નામ અને તમે નામી એટલે નામના ધરણ ધારણ કરનારાયણ તો તમે કોણ એલાની કે આપો તો હે વિચાર બે એટલે આ સંસાધ આટ લગાડી દીધો મસ્ફટボール લગાડી દીધો સેન્ટર એડજસ્ટમેન્ટ ઈ કોર મંજી કે અને ખાસ તો શું કરું કાયને શું કરું મંશન કે આ સંસારી અત્યારે આગળ બધું ફરી રહ્યું છે ભાણ નથી જઈને થઈ રહ્યું નથી સાથે જઈને આ બધા નામ જય છે ભગવાન સાયન્સ જાણ જેવું મિત્રો જાણવા જેવું છે જાણી અઢાર દિવસ થી ભટક ભટક કરે સમય નથી મળતો એ જાય અઢાર થી ભટક ભટક કરે છે મૃત્યુ આવે તો કે છે કે તો સમય મળી જાય હમણાં જો કઈ ઉપર બોલાવા આવે તો તેગડીએ કે છે સમય મળી જાય ને ભાઈ આ માર્ગમાં ઘર પોલી વધી જશે નિરાંતવાળી બેઠા છે ધંધો તો કરવાનો હોતો જ છે ધંધો કરવાનો આટલી બધી આટલા બધા ભય માં ધંધો હોતો હશે ધંધો તો બળાભાઈ કરે જ છે ને ખેડૂતો બળે રાખો દો ધો કરો અને ઘણી ભગવાથી ટામાં હોય એટલે ટામાતા કભાઈ લાગે થાય અને થાય કમાઈ રહ્યો તો બોલો કમાઈ રહ્યો તો એમ કતું નથી કમાઈ રહ્યો કે દડ ગરી છે ને વધુ કમા ભાવ નથી આપે વધારે સચી વાત નથી કોઈ હિન્દુસ્તાવડા ધ્યાન જ્યાન કેવાનું બધા શું ફૂટ્યું શું ફૂટવાનું કહી દીધું છે આત્મા પૂછો ને તમારો હું કે પછી પાલા તો પૂટા જ કરવાના પણ આત્મા ફૂટી ગયો હમ તમારી થાય છે સંભાવ ના રાખો તો ગગડાટ ના થાય આ સંભાવ રાખો કે ભી જ ગાટ થાયભાળ નો ઓછો નહીં સંભાવ કહે છે ને મમતા વધી ગયો પાસં સમજાય પોતાનો હિતય ના થાય સંસારી હિત એ નહી થતું તેમ પરમાર્ પડે પાંચ પોતાની પર દેવતા પડ્યો ભાઈ બેન ના હાથે કે બહરે બહેરી ના થાય મારા હાથે તો પણ તારા પગલે સંસાર ચલાવતો આવડે એકાગ્રો હો આવે તેનો બધું નથી યુન નાનું હોય પણ આ તો જાય કાયમ સુ કરે છે તમે ખબર કેમ કાયમ હોય શાંતિ તો દિવાળી દિવાળી મનને માનીએ તો હોળી ને દિવાળી માનીએ તો દિવાળી માની મને મારી તો મનનું માનવું ના રે આપડે મન નો માનીયે ચિંત રહે મનાય શી જ આપડે રૂપિયા ના હોય પછી મને બેંક માં થયું શું મનાય હે અમુક જ બાબતો મન શાંત રહે છે આ સોનાલ લાય છે બાકી નથી આવે આપણે લાગી અત્યારે આવી ગયો નથી પડ્યો છે નાની ભૂત ને પાછું જઈ અને કઈ દેવાનું મને મોટું આપી દે એટલે સંદાર જવાની પોતાની શક્તિ હોય સંદાર જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય એવો કોઈ માણસ પડે સંદાર જવાની શક્તિ નિશ્ચિત થાય માટે આ શક્તિ તો નથી જ આપણી એટલે વર્લ્ડ માં સંઘર્ષ નથી કોઈ પાસ તો બીજા શા બીજું શું કરવાનું આપણે હું છોડું હું ત્યાં કરું શું ક્યારે કરે એ કર્નો ઉદયું કે કર્નો ઉદય મારા ત્યાગ વરસ્યા હોય એટલે પછી એ લોકો ઉદય ઉદયકરમ છે ત્યાગ માસિક ઉદયકર કરાવ ના થાય પાસે બે મંત્રાલય આ દેહ જ્ઞાન કાળ જો દરવર છે અજ્ઞાન પીતે ગાડી બેઠને અંતમાં અન્નાં જ છે તો મોક્ષ સુધી જાય ચાલું જ્ઞાન સાબુ છે હે દોસ્ત સાબુ છે તેમ દીברવાની સજિશાળી દીברવાની સજિશાળી જેલી માગો એવી જેલી માગો એવી જેલી માગો એવી અમાર કિતાબ આઈ ગઈ એ તો અમે યાદક ના એ નાઈ ક્યાંક આટક ના યાદક એટલે કઈક બીજું છે મને તો ખેડો છે હે ખેડો છે ખેડો હવે તો ખેડો આવ્યો છે એમ તો છે હવે તો ખેડો છે એમ તો છે ઓછો ના છે મોટી થશે તાર શું થશે ના થશે વિચાર કરવા કલાક ના વિચાર કરવા જોઈએ આગળના વિચાર ના કરવા જોઈએ એટલે તો બહુ મોટા વિચારવાની શકે પાંચ દિવસ પાંચ કરવા હોય તો પછી આગળ ચિંતા કરવી અગ્રસોધ કરવું અગ્રત વિચાર અગ્ર શોધ કરો મમ આપી ઓફિચર ખરાબ છે એમ કે પછી આપડે ચાલવાની શરૂઆત થઈ તો કલાક અમારું સાંભળવા સાંભળવાનું કઈ નથી અહીં એ થાય છે એમાં આવો ને તો સાંભળો તમે જઈને ફરસા જ્ઞાની પૂરું જીમ કહેવાય અને ધીમી પાસે એક કલાક સાંભળો એટલે જઈને થાય કહેવાય ને જીલ પાસે સાંભળ્યું હું ને જીવ એટલે આત્મક અને દિનેશ્વર એટલે આત્મક જ્ઞાન એનો ઈસંગ જાણું પડશે ખબર પડે ને એવું આમ શું છે આમ શું છે એ બધું ખબર પડે છે એ અંજાની જલિયા બુદિઝારે ક્રામ મોનાજ આનું શું કરાણ કરી પુષ્ના નકે ગાસના અને ઇન્કમ ટેક્સ મેંના કહે બે દમ નદી જે દમ કરતા હોય ને આપને જ્યાં જઈને મારા બારની પાસે જર કે દમ થઈ છે તો કરાણ કરી બારી ગાડી ન બદલરી ન બીક છે ન બદલરી ન બીક છે ન જઈ રહેરો ભટકવા ન આયે પ્રતિ પ્રતિ જારીપુરી પર કોડ ના પડી છે હું બોલાવું પણ તમે પૂછતા ભારે ગરમ નથી પાછું જબાડવાની આ તો સાયન્સ છે સાયન્સ માં તો ચાલે છે તરત જ ફળ આપનારું લાંબો લેવા જવું પડે નહી તરત જ રીઝલ્ટ અને જો અમારી કૈરી આજ્ઞામાં રહે ને તો ભગવાન જેવી સમાધી રહ્યા સમાધિ નથી સમાધિ સ્કી છે જાણતો એ નથી ને અનુભવી નથી હેન્ડલ મારે સમાધિ છે નહી તો પછી મૂર્ખા કેવાય ન બંગલો સારો બનાવ્યો થાય કે મૂર્ખા ઉત્પન્ન થાય કે શાંતિ કહેવાય બધું બધું મળે પગલા ક્યાં થયું હોય જ્ઞાની નો પગલા હોય છે એટલે મતદાન ઘેર આપડે મંડળે જ ના થાય એટલે આવી ગયા મને લાગતું હતું કે ભાઈ પુસ્તાર એવો છો તમને ગાભે એવો હતો સડક ઉપર ચોકીદાર ઉભા જવાબ ના દે જાણ તો આગળ કોઈ ચહેતા દે આપણ જાણ્યું ત્યારે થાય કે કરતા પર તૂટી જાય તારે હું આ કરું છું એ ધન તૂટી જાય તારે આપના જાણું છે હું કરું છું નથી આ બધું કરું છે એવું બંધ છે ના એ તો તમે જયારે સારું થાય તારું તું પોતે આ કેવું સારું સંસ્થા મેં કર્યું અને ખોટું થાય થાય મારા ઘર ના ઉદે આ જગતે આવું સાધુ જ કરતા પદ સુધે નહીં છૂટે હું કરતા અસવાય દેવાનું નથી કોઈ તે અસહ દે નહીં કરતા પદ નું ભાન તૂટે નહીં ત્યાં સુધી અહંકારી કહેવાય ને અહંકારી એટલે ભ્રાંતિ સંપૂર્ણ ભ્રાંતિ કહેવાય ત્યાં તે અસ ના દે કરતા પદ નું ભ્રાંતૂટી જવું છે બધા સિદ્ધાર્થ બોલે ખરા પણ સિદ્ધાર્થ ના કઈક વરાય ને કશું બધું કરતા પદ નું ભ્રાંત તૂટે કરતા કોણ છે સમજાય ત્યાર પચીસ રૂપિયા કામ આગળ આવે કેમ ચાલુ વાત તો બધા કરે એમ કઈ દાડો ભરે સંસારમાં સંસાર ની જાગૃતિ આવી નથી માં તો ઊંઘે જ છે આધ્યાત્મા વિષય માં તો બિલકુલ જગત આખું ઊંઘા જ કરે છે સાધુ ઊંઘા જ છે જાગૃતિ પૂરી થઈ નથી સંસારમાં જાગૃતિ કોનું નામ કહેવાય સંસારમાં જાગૃતિ કોનું કહેવાય કે પોતાના ઘરમાં ફ્લેશ થવાનો પ્રસંગ ના આપવા દે એમ નામ સારી પોતાના ઘરમાં સંસારની જાગૃતિ ઊંડે છે કાલે સંસ્થા ઉઠી રહે છે એ ગેરંટી આપે છે સંસારમાં અધ્યાત્મ વિષયમાં તો સંપૂર્ણ જાય છે બિગાડીઓ છે બિલકુલ પછી શાસ્ત્ર હું મને છું કે ભ્રાંતિ તૂટી જવી જોઈએ અને કરતા પદ કુટી જવું જોઈએ એમ કે છે કે આપો એટલે મારી કરતા પદ છૂટી જાય ફક્ત તમારે જ નથી મારે સરકારપદ રહ્યું જ નથી નાટકી જ કરતા પદ કહેવાય નાટિક ડ્રામેટિક હું મનહર થી તો કેવું જ પડે મારે એમ કેવું પડે હમણે આ હું કરી મારે કેવું પડે છે ટીકન પણ નાટકી કહેવાય ડ્રામેટિક લક્ષ્મીસ ભૂલી ના જાય એવી રીતે તમે સિદ્ધાર્થ માં ભૂલી ના જાવ અને આ કર્યું એવું બોલો ડ્રામેટિક કહેવાય એટલે ગયેલું જ છે સરપ બીજી પ્રકાર કરતાપ ગયું છે કે નથી ગયું લખી જ છે ઉગાવી સાસો ગાદા કર્યા કરે એનો કોઈ જાડો ભરે એવું આનંદ કરતા ગાયું કઈ સારો ભરે જય સંસારમાં શીખવાનું નથી ફરી મનુષ્ય પણ મળશે કે નહીં તેનું શીખવાનું નથી તેમાં લોકો મોક્તિ વાતો કરવા ને વિચારે તો ભાઈ ને તો આ વિજ્ઞાન છે વિજ્ઞાન શું આખું આખું દેવું જ તમારું ઉડાડી ગયેલ પડેલા આ દેવું ભ્રાંતિ નું છે વિજ્ઞાન વધુ ઉડે નહીં બીજું કોઈ એવું નથી કે આ ભ્રાંતિ નું દેવું ઉડે જબરજસ્ત દેવું છે વિજ્ઞાન વધારે ઉડે નહીં આ વિજ્ઞાન થી ઉડાડી છે અને ઉડાડી ગયેલું છે એટલે શું પછી દેવું વિરાણું દેવ ને કચા મારે માલિક જ નથી શું માલકી પણ છોડી દે છે એટલે આ તો સાયન્ટિફિક રીતે થાય છે ને તો આ બને જ નહીં ને કે અત્યારે આત્મા મોખ વાત કઈ કરવાની દેવગતિ વાત એ નહીં કારણ ફરી થાય તો સારું છે કારણ કે મનુષ્યપણા જાગૃતિ એટલે આપડે મનુષ્ય છે એની જાગૃતિ નથી એની એ જાગૃતિ નથી અધ્યાત્મ વિશેની તો જાગૃતિ ક્યાં થઈ પણ મનુષ્ય છે એની જાગૃતિ નથી મનુષ્ય છે એની જાગૃતિ હોય ને ઘરમાં ક્લેશ ના કારણ બધા કાઢી નાખ્યા હોય શું કારણ રાખે ને રાખે જરા ઝઘડા કારણ ના રાખે કદાચ ક્લેશ થઈ જાય છે કોઈ દાડો બાર મહિનામાં હોય ને દાડો થાય છે નહીં બાર મહિના આવે લાભ હા ને બેડી જાય છે માલકી પણ ઉગડી ગયો કરશે ચાર સવાર બંધ થાય કરતા પદ છૂટે નહીં ત્યાં સુધી આત્મા આત્મા ગાયા કરે એમ કશું ભરે નહીં પદ છૂટે ક્લેશ ઘરમાં જાય ક્લેશો ના ઉભો રવદર્જા ના અર્તે અસ્થિમાં રવલમાન એ સારા મુસલમાનો નથી હોતા બે ધ્યાન ખરાબ મુસલમાનો રવિયા બધાના આપડા લોકોને હોય ને તો પછી મુસલમાનો આપણા ભેર શું રહેજા ના આરતી આપને સમજ માં આવી ને રોગો છે ના નિર્દોષતા નથી એ દેખાડવા માં આવે છે એ નિર્દોષ નથી એ દીવડું ઉકડ્યું હોય ને તો કથરો નાખે નથી હોતી બુદ્ધિ ડેવલપ થઈ નથી હા તો બુદ્ધિ ડેવલપ થાય ત્યાર પછી આ પ્રાય જેટલું બુદ્ધિ વધે એટલું આથી ધર્દાર થાય જેટલું બુદ્ધિ વધે એટલું આથી જળદાર થાય બુદ્ધિ ના હોય તો બધી આ તો ધ્યાન થાય નહીં અને એક બાજુ જ્ઞાન અધ્યાત્મક આપ પદ પામે ત્યાર પછી બંધ થઈ જાય થયું સેવા જ્ઞાન ક્યારે થયું કહેવાય ક્યારે થયું કેવાય ક્યારે થયું ક્યારે થયું કેવાય ક્યારે થાય જ્ઞાન ક્યારે થાય અત્યારે આપડે એ જ્ઞાન મળે ને એટલે અંશે જીવન જ્ઞાન થાય અંશે એ અંશતા કરવા જ્ઞાન થાય ચાલુ પછી કરવા જ્ઞાન મળે ને આત્મજ્ઞાન પૂરેપૂરું થઈ જાય આત્મ જ્ઞાન જ્ઞાની આજ્ઞા પ્રમાણ વધતા એવું જ્ઞાન જ્ઞાન તો આમ કઈ કોઈ છેતું નથી જ્ઞાની મળે તો છેતું નથી નહીં તો કરોડો કરોડો વર્તા રહે આપડેર ની પણ ઉતાવળ ના કરી આજે રૌદ હજાર હાથે હજાર ના થાય તેનું ઉતાવળ કરી અત્યારે જે જરૂરી હોય છે ઘણી વાર વ્યવહારિક ચિંતા થાય છે તો ચીજ કઠોળે ચડી જાય છે એ વસ્તુ તમને પછી ખબર પડે છે તમે છે તે હું શાંતિલાલ છું તો ચિંતા થાય તો મન મન ની જંગ મન તો બોલ બોલે કર્યા જ કરે મન બધી મન બોલે કરે મન ધર્મ બજાવે છે મન મનો દર બજાવે આપણને નુકસાન ના હોય આપણે આપણે કોઈ આપણા ઘરમાં કચકત કરતા હોય અને સાચી ના હોય ખોટી હોય કચકત કરતા હોય તો આપણે સાંભળવું પડે ને તો આપણે શું કરવું એ આપણે સમજવાનું શું આપણે શું કરવું એ આપણે સમજવું હા એ કચકચ કર્યા કરતા એનું મોરું બંધ કરાય છે કાંઈ નહીં કે એમને આપડે ભેગા મરાય નહીં પણ આપડે શું કરવું એ આપણે એડજસ્ટમેન્ટ કરી દેવાનું તમે સમજવું પડે ને એટલે એડજસ્ટમેન્ટ આપણે કરીએ એવી રીતે માન સાથે પૂજાકૂટ કરે તેમાં આપણે શું કરવું એ આપણે એડજસ્ટમેન્ટ લેવાનું સમજવું ને આપણે પેઢા રહેવું એનાથી ગયા કરવું શું શું પૂજાકૂટ કરે છે આમ કેમ કરે ભાંગ ભાંગ કોઈ શું કરે બધું કરે શું ના કરે મન આપણાથી જુદું જ છે કે ના જાગૃતિ હતી ત્યારે અહંકાર બહુ હતો શું હતું સંસારી જાગૃતિ હવે અહંકાર ઓછો થઈ ગયો ત્યારે ચિંતા થી રહેશે થઈ ગયા પછી ખબર પડે કથી ભૂલ થઈ ગયે ને કથુ ખબર પડે થઈ ગયા પછી થઈ ગયા પછી ખબર પડી નથી જગત ભૂલ થઈ ગયા પછી ખબર પડી ગઈ ને જગતના લોકોધ ને જમાડતા છો નહી જમાડતા ક્રોધને જમાડતા છો શું જમાડો આવકારો મહારાજ હોય તો શિષ્ય પર ભરો થઈ ગયા હોય બાર મહારાજ ને મનમાં જાગૃતિ સમજાય આ ભૂલ થયા તમારે જેવા સારામાં સારું બધું કરો સિસ્ટમ ઘણો સારો માં આપણું બધું થતું છે હોય છે ત્યારે મારા સમય ના ગમે કરવા જેવો જ શકે કરવા જેવો છે તમે જમાડતા હા એટલે આખું જગત આવી ગયું જમાડે છે પોતે ઉપરાયું લે શું થાય છે કહ્યું લોકો ને વિચાર ખબર નથી પછી આવું ખોટું કાર્ય કરી રહ્યા છે આ લોકોને એમ ખબર નથી આ કાર્ય કરી રહ્યા હવે કારણ કે જેટલા જાગૃત છે તેના કરતા પ્રાઇસ વધારે જાગૃત છે કેવું છે સંસારની વાત વધારે જાગૃત સંસાર જાગૃત છે આવું પ્રસિદ્ધિ બેસે ત્યાર પછી જાગૃતિ અધ્યાત્મ જાગૃતિ કોઈ ને હોય છે ને બધા બાવા બાવડી બધા હોય બધું બાવડી બાવી એમને ઘેર ચોરી થઈ હશે એટલે પાડોશી ના ઉપર શાક કરી ને પોલીસ પકડી ગયા ત્યારથી એમને પાડોશી જોડે બહુ વેર વેરભાવ બંધી ગયો છે એટલે એમને બહુ હેરાન કર્યા કરશે મારા મને બહુ ચિંતા થાય છે ને ગભરા ગભરામણ બહુ થાય છે બહુ અશાંતિ અશાંતિ રહેશે એના માટે શું કર્યું